મેં બહુ વર્ષો નહીં છપાય ને ત્યાં ના આવે ને એટલે ભાવ ચોખ્ખો હોવો જોઈએ તો ભાવ બગડી કશું થાય ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી આપડે છપાય છે કે આપણા છે નહીં નહીં વાત ભાવ ચોખ્ખો હોય તો આપણે લીધા હોય તો આપડો ભાવ ચોખ્ખો રે તો એમ જાણવું કે આ પૈસા આપડા માટે એની ચિંતા નહીં કરવી ભાવ ચોખ્ખો રે છે ને એટલું જોવો અથવા તો એ તો એનું લેવલ છે આજે આપી દેવું પડે ભાવ શરત મંદો થાય કે ભાવમાં તો એવું જોઈએ ક્યારે વેરામે કરતા મારી જ નહીં કરાય લાગશે મેરી કરનાર કેટલા દનાર જરૂરત નથી પડે ચાકરી કરનાર ભેગા થયા જ લાતા ચાકરી કરનાર ભેગા થયા એજ લાતા બધ આખી જગી કોઈ ને કોઈ સેવા લેવી પડે ને આ બે વર્ષથી બંધ કરતા બે જ છે ને ખાવા માગે ત્રણ થી પસંદ કરવી પડે ને ખાવાનું એટલું માગતો અંદર થાયા કરું હો ખબરું લાગ કરે સૈનિક ખોડ છે ખબર ના પડે ખબર ન પડે કોઈ વસ્તુ છે હજી વકીલ માં બેઠો ત્યાં હજી છોડે નઈ હા હા વકીલ બેઠું બરોબર છે બધી રીતે વકીલ છે ત્યાં સુધી છોડે નઈ બધું પોતે અને વકીલ કેટલા ગુના બાર કરે કે કઈ પણ મારી ભગવાન ને કઈ વિચાર્યો ભગવાન આપું છું ત્યારે જાત જાતનું બોલે બહુ લોકો બહુ પ્રકારનું બોલે પૂરણ થાય તો ધીમે ધીમે થવાનું અને ગલન એકદમ પૂરણ કાયદેસર ધીમે ધીમે કરતું કશું ગલન એકદમ એવું કશું ઘરે ગાલન નો સ્વભાવ જુદો છે ને લોકો સાથે વસ્તી થઈ આ વધી છે તમે કઈ વધી નથી પૂરણ થઈ રીતે શું કહ્યું પૂરણ થઈ ગયું શું થઈ શકીનું હોય તે પછી પછી પછી એકદમ થોડો થોડો એકદમ ફોર્સ થયો જોર નહીં પેલું ત્યાં છો એકદમ એકદમ જળના હોય નઈ આ મારે ચેતન હું હોય એવું કરું જ્યાં સુધી આમાં પડ્યા હતા આ લાઈન નાની ખુદ કોણ તે પછી શું થાય તમારું મન ફી કરવા માટે દાદા છે એવું આમ આ શું કરતું લડાઈ લડા લડી કરતા હોય આપડે ના જોયું એવું કેવા માગે સંપૂર્ણ નાનગઢ થઈ ગઈ એમ કે શક્તિ ઉત્પન્ન થઈ ગઈ રમણતા દીદી હોય એ રમણતા આત્મા હોય અને જ્યાં સંસાર છે ત્યાં સુધી આત્મા હોય અને આત્મા એવું એવી ચીજ જાણી નથી કે જાણે જાય એ આત્મા એવી ચીજ નથી કે એનો પડથાયો જડે એવું નથી આત્મા એનો પડથાયો પામી શકે એવું નથી એવું આત્મા ત્યારે દરેક શાસ્ત્રકારો છે આત્મ જ્ઞાન જાણવું પછી માની લીધેલો આત્મા તો ભેળવા તો ભેળતા બધા બધા કિલો નહીં મળતું ભેળ કેવો થઈ ગયો પણ આપણે શાંતિ રાખીએ એવું કઈ જગ્યાએ આવું જગ્યાએ તો સારું કે કર્મ તો બંધાય બહુ ખરાબ કરું પણ ના બધાય ખરાબ કર ના બંધાય ગમે તે રીતે પણ મનમાં માની લેવા જેવું નહીં કે આ પહેલું પથ છે આજુ તો આત્માને પડછાયો જડે નઈ તો પછી ભૂલ કોનો પડછાય તમારે પડછાય પણ જડી જીજ નથી જણાવ્યું સારું છે ઘરમાં બધા ખરાબ ના બનતા આપણને નિરંતર કહીએ કોઈ મસ્તીમાં રહીએ કેવી કેવાય છે મનની મસ્તી કેવાય કેવી એ મન કોઈ જગ્યાએ એવા એવા લેયર્સ અમે ચોટી ગયું ભાઈ એ લેયર્સ આનંદ જ કરે અને સંતોષ જ કરે તો મન લેયર પણ મનના લેયર તો પૂરા થશે બુદ્ધિ ના લેયર શરૂ થશે બુદ્ધિ ના લેયર પૂરા થશે ત્યારે બુદ્ધ ભગવાન થયા હતા દયાનો ગુણ રહ્યો હોય દયાનો ગુણ રહે ત્યાં સુધી દુઃખ જ થાય દયા ક્યાં સુધી અધ્યાત્મ પામે ત્યાં સુધી સુધી અધ્યાત્મ પામે પછી દયાની જરૂર હતી પછી કરુણા ઉત્પન્ન થાય છે શું થાય છે દયા એ તો અહંકારી ગુણ છે ધ્વંદ્ર ગુણ છે કેવો થયો થઈ જાવ તમે જોયું પછી ગમે તે દેશમાંથી આવ્યો છે તો એક જ જગ્યાએ જોયું અમે તમે તે સમય ભરતા જોયા નહીં કેન્ટમાં ના જોયા ક્યાં બેસી રહ્યા હતા આમ તો આનંદમાં રહ્યો છો શર્મવોસા બંધાય જીવે આવતું બહુ સારું જાય તો કારણ લોકોની બધી અસરો બધી થાય ને બહુ વાંધો તમે તે હશે મનને ઠેકાણ રાખે ને રાખો ને મનને આનંદમાં રાખો તો બહુ થઈ ગયું મન દાવા દાવા મળે તારે જ બુદ્ધિ પુદાકુરશે ના કરે ને તો કશું બુદ્ધિ બુદ્ધિ બધું મન ને આનંદ આપે છે અને રિયલ આત્મા બહુ ઘેર જો કરેલું હોય ને ગુનું ને આપડે ઘેર મૂકી રાખીએ તો આપડે સંતોષ રે પણ જયારે વેચાજે ત્યારે ખબર પડે જુના તરીકે આપણી પર છે આપડે આનું વાત કર્યું છે ભટક ભટાઈક ભટાઈક ભટાઈક ભટાઈક પટેક એવું છે ને સાચું આપડી પાસે આવ્યું છે ને થર્મોમીટર હોય છે કેવું છે આપડી પાસે સાચું છે ખોટું છે થર્મોમીટર હોય છે એ કોઈ કોઈ ગારો બળે તે જોઈ લેવું ગજવું કપાય ને બે હજાર રૂપિયા જાય જોઈ લેવું ત્યારે હરેક ચીજે આપણને થર્મોમીટર આપડે ખબર પડે બધા થર્મોમીટર શું કે છે કરેક્ટ કે છે એવો નોર્મલ કે છે બિલો નોર્મલ કે છે થર્મોમીટર શું બોલે છે મેં કઈ એવું ચેક કર્યું નથી કે અને તે પાછું મન કાયમ આવું ના રે પણ આ બધું સેના છે પ્રાકૃત આધીન સત્તા ની વાત નથી બીજો ગ્રહ હોય તો હજી રાખે પછી ગ્રહ બદલાયો તે મૂળ વસ્તુ ના હોય તો પછી ગ્રહો અસર કરશે શું કહ્યું મૂળ વસ્તુ ના હોય ત્યાર સુધી ગ્રહો બીજો નવો ઊંઘ લઈ જાય શું કહ્યું કરતા કોણ છે પ્રેરક કોણ છે કોણ ઉપર ઉપર કહેવાય નઈ તમે કેતા નથી આપડે ખબર નથી બેઠા છે ભગવાન આ તું એડ્રેસ એ બધું કરે છે આ બધું આ જો ભગવાન કરવાથી આર્ગ્યુમેન્ટ જણાતો હોય તો બહુ સારું છે બધા ફિરોસો કરો છે એ તો અનુભૂતિ કરવી જોઈએ અધ્યાત્મ થયા છે બરાબર છે ભગવાન ની સમજ પડે છે સમજાવે કદાચ કદાચ દાદા મને ગમે તેટલું સમજાવે સાચું સમજાવે તો પણ હું બધું જાણું બી ખરો પણ માટે કઈ મને ભગવાન મળી જવાના છે શું કે છે અનુભૂતિ થાય તો જ કામ ભગવાન ની કૃપા થાય તારા ના થાય પણ એ તો તારું અમે તમે બે જુદા રહ્યા ને ભગવાન તમે બે જુદા જુદા કોઈ જાત નો અનુભૂતિ નહી થતી જ્યાં સુધી અમે તમે જુદા છીએ જ્યાં સુધી લોકો સોહમ સોહમ ભોલ્યા કરે છે ભગવાન જુદા જુદા એ તો બકરી તુહી ગાયા કરું ગાયા કરશે એ તો રોટલી હજી આપશે કે દાર આપશે બીજી શું આપશે તું આપડે માલિક તો ને માલિક માલકી પણ ઉડી જાય કઈ જાય ભગવાન ભક્તિ કરી સારી એનાથી આપણને આ ભૌતિક સુખો મળે આગળ રસ્તો જડે આગળ રસ્તો જડે અધ્યાત્મા રસ્તો આગળ જતો સંગ સારા મળતા જાય સત્સંગ મળતો જાય હા સર ને પણ અનુભૂતિ તો હોય ને અનુભૂતિ તો જીવ શિવ ને ભેદ બુદ્ધિ તારે તારે અનુભૂતિ આપણે એક વાક્ય ગમ્યું બુદ્ધિ ને તો અનુભૂતિ કેવાય ને તો અનુભૂતિ માનેલી ખોટી જાય ને ખોટી બધી આવી જ ભાઈ બધી બહુ લોકો રાખી લીધી અને તે ભાઈ બધા લોકોએ કાઢી રાખેલી વેચી દે રહી પાછા આવે લોકો લઈ આવે પાસે બીજા આ લોકો વેચી ખાલી બીજા લઈ આવે એવું શુક્રવાર બધાનો બધો જીવ શિવ કરતા મીઠાય તો છૂટે એ છે મહાભજન નો મર જીવ શિવ છૂટી કે તું શુદ્ધાત્મા કે તું જ પરમાત્મા કે ભગવાન દીધા મનુભાઈ મનુભાઈ છે ને તેમાં સરીસ કરતા કોઈ ઘરે બોદાબુદ કરે છે બળવાખોર નથી મારે બળવાખોર નથી એટલું બળવાખોર મન થાય નહીં કૃપા પ્રસાદી આપડે તો હિન્દુસ્તાન કઈ ખાલી નથી થઈ સંતો નું છે સંતો સાચા સંતો છે તો એની પ્રસાદી મળેલી તે આપણને લપસાય ના પડે એટલે કયું જગ્યા સંત પુરુષ મળ્યા લેતાર ખબર એટલે આપણું નિમિત્ત તો કેવાય ને આમના લીધે મને સ્ટેશન પર પહોંચ્યો એમને દેખાયું તું રસ્તે ભૂલો વહેલો મોડો થાય પણ સ્ટેશન પહોચે ખરો બાકી છે આત્મા તો જાણવા પડશે મને એ મને આચાર્ય શું મનગ શિવ નો ભેદ જાણવા માટે જવા માટે મનુષ્ય દેહ સિવાય ખરો કે નહીં ગયા પછી તાપસમ દેહ એ તાપસ કરી શકે માટે હા એ પણ તાપસ ના કરી શકે ક્યાં કરી શકે ના તાપસ નું તો કામ જ નહીં તાપસ નહી કર્યા હોય જાણવા માટે કરવા માટે જ્ઞાની પુરુષ આગળ જાણવા માટે કરી શકે જ્ઞાની ને તો બીજી બાજુ તાપસ નથી એનો ભેદ ટાળી શકે ખરા કે નહી ટાળે પણ એની માન્યતા નહીં ટાળેલું કેવું સાયકોલોજીકલ એવું ના ચાલે બધા સર જ્ઞાન થી હોવું જોઈએ એનું રસ્તે સરસ એક જ છે મનુષ્ય દેહ માં આ થઈ શકે એવું મનુષ્ય દેહ સિવાય બીજો કોઈ દેહ જ નથી બીજા કોઈ દેહ માં થઈ શકે એમ જ નથી એનું કઈ થાય નહીં કશું થાય નહીં દેહ ગતિમાં ના થાય ખરી કોને કેવાય છે વિદેહી વિદેહી પોતે શિવ થઈ ગયો ત્યાં ની જે જીવ શિવ ભેદ થઈ ગયો છૂટી ગયો પછી થયા નથી કોઈ સુક્ષ્મ દેહ આગળ કઈ કરી શકે કે નહીં જ ના પડે આ સૂક્ષ્મ શરીર એવું વસ્તુ છે કે બે છૂટે તારે છૂટું થાય પણ એને આહાર વગર આખો સંસાર કાળો એવો છે કે બાર કલાક થી વધારે આહાર વગર ચાલે નહી મરી ગયા પછી અહીંયા આગળ આ બે છૂટી ગયો પેલો દેહ ના મળ્યો હોય ગણતરી એનાથી આહાર વગર કીધ થાય નીકળ્યા ત્રણ પતી ગયા હોય એની મન ત્રણ ને ખોરાક લીધો હોય ખોરાક વધારી શકે એમ નથી આજે આજી પછી આ તો બધો બધી કલ્પનાઓની બધી વાતો કલ્પિત વાતો આ બધું ચાલે કલ્પિત ના આપડે ઘણી વાર વાંચ્યું છે કે ગુરુ દર્શન સૂક્ષ્મ શરીરે બી આવે છે ને મળે છે ને બધું થાય છે એ તો થાય ગુરુ ના દર્શન આપડે પોતે હૃદય સુધી હોય તો બની શકે છે હૃદય સુદ્ધિ હોય તો મૂળ આપણું આપણું હૃદય શુદ્ધિ પર વધારે રાખે છે આપડી હૃદય સુદ્ધિ ઉપર પોતે ગયા હોય ત્યાં સુધી લઈ જાય ધોકા ગોરું હોય તો શિષ્ય ક્યાં લઈ જાય ત્યાં સુધી ગયા હોય ત્યાં આ દેહ વગર બે દેહે બાંધેલું કામ છે કાર્ય વસ્તુ છે હકીકત છે ખોટું શું છે આ બધું સપનું માત્ર દેશ દેખાય છે બધું આમ એ બધું જ છે તે બે બે દેહે કર્મ બાંધેલા કેવું અને આ તારી દેહ માં જ એટલે બોડી સાથે કામ કરી રહ્યું આ સપનું જ છે આ તહે ચોખ્ખું પોતાના સ્વરૂપ માં આવ્યા આ દેહ માં જાગ્યા આ સપનું છે નિરંતર સપના માલી રહ્યો છે આ બધી ભત્તી ભતી બધું કરે છે સપના જ કરી રહ્યા છું એટલે અમને બધું આખું જગત સપનામાં જ લાગે ઊંઘતું જુઓ અને સપનામાં જ બધી રમે તે કયા કરે એટલે જ્ઞાની કોઈ જગારે નહીં ત્યાં સુધી જાગે છે આનંદકાર થી ઊંઘતો માણસ જાગે પોતે પોતા અને જાગ્યા પછી દેહાદ્યાસ જાય બીજું થાય જીવ સેવ બધે રીતે થાય આ દેહાદ્યાસ નો આંકડો છૂટ્યો નથી પણ મનુષ્યને આનંદ મનથી રહેતો તો બહુ સારી વસ્તુ કોઈ પણ કોઈ મળ્યા હોય તેના ખૂબા હોય નથી દેવાના કિંમત નહીં એક ઓના પૈસા નહીં નહીં અધ્યાત્મ જે અમા વસ્તુ નથી ને અધ્યાત્મ તો આત્માની શરૂઆત થઈ કહેવાય શું કયું આમાં આત્માની શરૂઆત નહીં સંસ્થાની શરૂઆત છે તો પછી બધી વાતચીત કરજો મને ભાઈ બધી અને વાત બધી પૂછી જો કરીએ છોડવું નહીં જ્યાં સુધી અહીનું છોડવાનું નથી આ પકડાય તો આપણું પકડી રાખવાનું પછી બીજું કામ કરવાનું જોયું જે લિગતમાં જે જાણ્યું છે એ જ્ઞાન તો ખરું છે ખોટું નથી પણ લૌકિક છે સેવ છે આ જ્ઞાન જે જાણ્યું છે બધું ખોટું કશું નથી પણ લૌકિક જ્ઞાન છે અને લૌકિક જ્ઞાન થી નિવેડો નથી નિવેડો અલૌકિક જ્ઞાન થી તમારે નિવેડો લાવવો છે લૌકિક માં લૌકિક મત પડી રહ્યો છે ને અલૌકિક ના આવવું પડશે એક જ ઘરો અલૌકિક જાણ્યા પછી બીજી ફરી વખત જાણવું પડે લૌકિક તો બારે ઘડી જાણ્યા જ કોણ જે અવતાર મક પાસે ફરી લૌકિક ના આરાધના અનંતી નહી એ તો અનંતલાું દેહાદ્યાસ અને ત્યાં સુધી કર્મ બંધાય છે જીવ જીવ ભેદ છે ત્યાં સુધી શું ગયું કર્મ બંધાતા જ ક્યાંક થઈ ગયું કલા સુધી દેહાદ્યાસ ક્યારે સુટે કે હું મનુભાઈ છું જ્ઞાન છે તે લૌકિક લાગ્યા કરે કર્મ કેવી રીતે છૂટે કર્મ કેવી રીતે છૂટે જો તું જીવ તો કરતા હરી હવે પોતે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પોતે કરતા થાય છે હું કરું છું થાય છે હું કરું છું કર્મ છોડી દેવું છે કર્મ સાથી બંધાય છે તમે કહું આપને કર્મ સાથી બંધાય છે કહું આપને કર્મ તમે કરતા નથી છતાં તમે માનો છો કે હું કરું છું આ કર્મ ભગવાન કરતા નથી છતાંય તમે માનો છો કે હું કરું છું ભગવાન કરે છે ભગવાન કરતા નથી જો ભગવાન કરતા હોત એને બંધન થાય તમે કરતા નથી છતાં તમે માનો છો મારે બંધન તમારું જતું નથી એટલે હું મનુભાઈ એ તમારી માન્યતા રોંગ બિલીફ છે એ બિલીફ જાય કેવી રીતે દરેક વસ્તુ ના મુહૂર્ત હોય મુહૂર્ત હોય તમને એવું લાગે છે કે મને રાઈટ બિલીફ બેસશે તો પણ એમ રાઈટ પેલું તે બોલો છો ચશ્મા થી બોલો છો મોડે થી ના આપડે જુઓ છોક ચશ્મા થી ના ના હું તો જે જોઉં છું તે માનસ હું તમને સાચું આ જોક નથી આ સિરિયસ બાબત છે દેહાભ્યાસ છે એ સી રીતે તમને અનુભવ માં આવેહાભ્યાસ નથી કોને છે એ તમે સી રીતે આ બાબત છે ને એ આર્ગ્યુમેન્ટ થાય છે દેહાભ્યાસ દેહાભ્યાસ તો પછી તમારે સમજાવવું પડશે કે આને દેહાભ્યાસ કે છે આના દેહાભ્યાસ જો આ બધા દેહાભ્યાસ વગર ના હોય તો એ દેહ અભ્યાસ છોડવો મળે જ નથી એ પણ હું કહું એટલું સમજુ છું એ આંખે દેખાય એ ચીજ નથી એ તો બધા નથી જે કહ્યું ને એ મારા અંદર જતું નથી માને નહીં કે બીજી બીજી બિલીફો રોંગ બધી બહુ ભરેલી ને બધી વેક્યુમ નથી ને વેક્યુમ હોય તો જાય અંદર પણ ના માનો હું કઉ છું માનવ ન માનો અરે એમની પેલી બેબી ને માનો ના માનો એમના હત્તર બાબો છે માનો દેહાધ્યાસ છે એટલે ખુલ્લું ભગવાને કહ્યું છે દેહાધ્યાસ જાય તમારે ખુલ્લું બજાર લોકોને કહી દઉં અમારો દેહાધ્યાસ જતો રહેલો છે જો જેને પરીક્ષા કરો પરીક્ષા કરે પરીક્ષા કરે શું થાય પરીક્ષા કલાકમાં નાપાસ કરી નાખે લોકો તો દેહાદ્યાસ ગયો છે બોલાય નહી કોઈ થી બોલે તો એક કલાક માં લોકો નાપાસ નાખે જરા હરી કરે ફોન મળે પેલો એટલે તો ગુપ્ત રાખવા જઈએ હું ભગવાન થયો પણ કહેવાય હું શું થયો સાચી બોલાય પણ સાચી વસ્તુ બને આપણને પોતાના અનુભવ માં આવ્યું નાના છોકરાઓ બધા બોલે કે અમારો દેહાધ્યાસ ગયો છે ઓહો દોષો દેખાય દેખાય છે દોષો બધા આખો દારો દોષો દેખાય અને તમને પોતાના દોષ ના દેખાય માં નામ ખાતર મિને સમજે અને ચોવીસે કડ પેલું જે પોતે શું છું એનું ભાન ચોવીસે કાન સહિત છે અનુભૂતિ સહિત છે આત્માની અનુભૂતિ સહિત છે એમનો છોકરો છે ને કેટલો ફેરફાર થઈ ગયો પાટાઓ પડી જાય તો દોઢસો રતન નીકળે તેવો એટલે આ પોતાની જાતનું જ ખબર નથી ત્યાં આગળ માણસ મીધાની શું પરીક્ષા કરતો આપડે પરીક્ષા કરીએ કે હેલીકોમ નથી એની જાતે પરીક્ષા ક્યારે કરાય કે જાતે દેહા દેહ જાય તો પરીક્ષા થાય નહીં બીજા માણસ પરીક્ષા ને કરવાનો અર્થ નથી કરે જેને કોઈ લિમિટ નથી કોઈ એ નથી બાઉન્ડ્રી નથી આ બાઉન્ડ્રી આ બાઉન્ડ્રી ટેસ્ટ કરે શું હોય એટલે મને બી રા બેઠા હોય તો કોઈ દાડો નહીં બને આ રોંગ બિલીફ જાય નહિ રોંગ બિલીફ એક નથી બેઠી હું મનુભી શું એક રોંગ બિલીફ ભગવાને શે માધ્યાત્મ ના હું માનવ એનો અર્થ છો એવું ગેજેટેટ નહી માનો ખોટું છે માનો તો ખોટું છે કારણ કે આપડે નથી પણ એમને દરેક માણસ પોત પોતાને જેવું લાગે તેવું બોલેટ બોલતા બધા છૂટ જ છે અહી કોઈ જાતનો કાયદો ના હોય નો લો કાયદો કયો નો લો નો લો એ કાયદો અમુક બધું બધું સાહસિક વસ્તુ છે આ બધું કેવું છે સાહજીક સાહિક તમે સમજ્યા મહાન પુરછેરીઓ કેટલા હોય દુનિયામાં બહુ થોડું એના કોઈ જુના હોય ને અબજો બધી ઓછા હોય એવું એના જેવું મહાન પુરુષેરી જો તમે કરતા હા તો કર્મ બંધાય તમે કરતા કોઈ ચિંતા નથી ને એ કરતા નથી વિજ્ઞાન જાણવું પડશે ને એમને ગપ્પા વિજ્ઞાન કર્યા પણ મૂળ વસ્તુ આ જગત જાણવાનું શું કે આ જગત શું ભેદ હશે શું ભેદ હશે તો સુધી પહોચી લો ભેદ નો ભેદ જ્ઞાની પુરુષ શું કહ્યું એને શાસ્ત્રો શું કે જ્ઞાની પુરુષ પોતે એમના કે પરમાત્મા પણ શાસ્ત્રો એમને એમ જ કે પરમાત્મા છે શું કે બે હજાર રૂપિયા પરમાત્મા છે કારણ કે કર્મ તો ના બંધે પણ સંસારમાં ના રે દેહ માં હોવા છતાં દેહ માં હોય નહી કેવું તમને એમ લાગે કે દેહ માં છે પણ દેહ હોવા છતાં વિદેહી હોય દેહી ગપા ચાલે છે તમે ગપા ચાલે ખરો હા તો આ સાયન્સ વિજ્ઞાન એટલે વિજ્ઞાન એમાં હરેક ચીજ નાખ્યો તારે પછી એનું પરિણામ આવશે એમને એમ પરિણામ આવે છે અને દેહાદેહ જવું એટલે બહુ મોટી વસ્તુ તો દેહ દેહ ગયો દિવ્યા દક્ષ બધા દેખાય છે બહાર હોય તો પાછળ ક્યાં જાય અહી શું દાટી અહીં હવે આયા તુરા મુખત આયા એક ભાઈ તો એના ધણી સાથે થઇ ગયા પકડી લાવી કોઈ તો છોકરા તમારો મારો હિયારો છોકરા મૂકીને મને મૂકીને ગણિત બચાર સારો માણસ મારો માસ છે એને ટાઈમ સારું નથી ગમતો પૈસા પૈસા છે બધું જ છે બધું છે તો એ તમારો ભાઈ એમાં દિલ્હી પકડી લઈ પછી મારા કપડા આ કપડે એ કપડે લે છે ભાઈ એ જ છોડે નઈ ને સમસાર તો મુખ ના ગયા તો હેડો કે બેઠા તો અડ્યા ભાઈ બઉ કરે કપડા મારા દુનિયામાં કરાવતી મહારાજ ને બધા વળ્યા તહેવાર છે સાંભળ્યા શું કે છે મારા હું કઈ જોવાનું શીખતા મારા કોમેન્ટ થાય વિચાર ને કે આ વર્ગ વગર પડીને વર્ગાડે કઈ ગણો વર્ગાડજો મુશ્કેલ મુકાયો નથી બઉ મુશ્કેલી મુકાય